હોય વર્ડ માં કોઈ ના હોય ના હોય માન ની આગળ લક્ષ્મી ની દીક માટે સમાન ની દીખો હોય કીર્તિ ની દીખો હોય જલાલપુર ગામના જલાલપુર ભાઈ કયા ગામ બોસડોલી ચાલુ પડે બારડોલી સમાધાન કરતા આવડી જાય આવડી જાય ઝઘડો તો થઈ જાય પણ સમાધાન કરતા આવડ જાય ને તે આવડતું નથી મેળવ સમજણ નથી આ તો જીતતા ખેડૂત જીવે છે તે જાય એ તો કુદરત ને જોર પડશે નાખ્યા કુદરત ને જાગતો આજે અમે જગાવીશું તારે જાગશો ને તો એમને જાગે છે કે ભવાનું બે ભવાનું હું કોણ તે બંધ નહીં કર્યું હું કોણ છું અહંકાર છે અત્યારે છે કેટલી ઉંમરે છે દોઢ લાખ વર્ષ ની મળશે અને મારી થ્રુ નમસ્કાર કરે લોકો એટલે ચોપો છે પેલી કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાનું નીચે મોટું અંબાજી માતા ની ભવ્ય મૂર્તિ ત્યાં શિવ નીચે લિંગની નીચે ગણપતિ મહાદેવજી ને પારતી ગણપતિ મોટી મૂર્તિ મહાદેવ પછી મહાવીર ભગવાન એ બધું આ બહુ મોટું છે તદ્દન આરસ જે પાંચ હજાર આપી શકાય હિન્દુ સમય એ લોકો લાભ આપવા ગયા એટલે એ લોકો લાખ તો ના આપ્યા બીજાથી પણ એને કહ્યું નઈ પાંચ હજાર ચાલવાનું છે પાંચ હજાર વીસ ત્રીસ હજાર રૂપિયા આપજો અને આપડે અમેરિકામાં વેક્સિન લોકો કે છે કે અમારે શું કરું દાદાજી અમારા પૂછતા તમે એક પગાર તમારો દસ સાલ બાર મહિના માંથી એક પગાર આપો એ પાંચ સાર પછી એને કઈ બંધ નહીં તમે કોઈ ચેત ના શું કર્યું એટલે એક્સેપ્ટ કરી દીધું બધા અને આ સાથે ત્યાં લોસ એન્જલ કે એમની મૂર્તિ બધી બનાવવાની છે એ બહુ મોટી જ મૂર્તિ બાર ફૂટ છે બાર ફૂટ એક ઇંગનું થઈ અને આમ આમ પલાકી ને ત્યાં નવ ફૂટ તો આમ પલાક થાય નહીં એટલે મૂર્તિ અને બીજો જે એના ખર્ચો એનો ખર્ચ અમારે આપવો છે ત્યારે મને જેટલો થાય કે સિત્તેર ડોલર થશે તમારે પોસાય હોય તો કરો નહી તો બધા બહુ કરનારા છે ત્યારે અમને આપી જ જો ડોલર એ લોકો આવશે દસ ભેગા ભેગા થઈને બધા એક માસ પોસાય નહીં એક માસ પોતા પોતા ગુપૂર્ણમાં આ ગુપૂર્ણ તારીખેડો બધો લોસ એન્જલ કરોડ કરોડ એ કરોડ ની વસ્તી છે પોણા બે મહિલ ચાલીસ કે વાસ્તવ છે આ કઈ બતું છે આવી દુનિયા ના ભાઈ ના શું ભાઈ છે જયારે વાસ્તવિક છે પોતે પોતાનું ભાન થયું પણ એ ભાન છે હોય નાની લાખો વર્ષમાં પછી શું લખ્યું છે આ જગત આ જગત માં રાખવા જેવું દંડ કરવા જેવું નથી કારણ કે શું દંડ આપીએ શું ભણવાન પણ કર્યા છેલ્લો ગણ ભાઈ ઉપર કેવું ભાઈ પછી છેલ્લા પ્રકારની જાગૃતિ જગત માં કોઈ દોષિત ના દેખાય એ છેલ્લા પ્રકારની જાગૃતિ થાય આ જગત કોઈ ચીજ દોષિત ના દેખાય છે કોઈ દોષિત છે જ નહીં દેખાય કોઈ ચીજ દોષિત ના દેખાય શું કહે પ્રકારની જાગૃતિ શું કહે ભાઈ છેલ્લા પ્રકારની પછી સંસાર એટલે રાગદિ એક ની બધા બીજા બધા ત્યારે ઘડી પાછી દેશ આવે પાછું વિતરાગ દ્રષ્ટિથી મોફ રાખ મોફ થઈ જાય મને ગાવ ભંડારો મને નિર્દોષ દેખાય એટલે પછી મને જગદ આખું નિર્દોષ વિતરાગ દ્રષ્ટિ નું માપશું કારણ કે જગદ આખું નિર્દોષ દેખાય તે વિતરાગ દ્રષ્ટિ મેજર थे थे को तो ना था कोई ना हो होया हो तो जेव जैसे जो जो जो तब लुपता जैसे तब लुपता है જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક બટક કરવાનું થશે સંસારમાં ભટકો નથી દેખાય છે ગુનેગાર કોણ દેખાય છે તમે આ કોણ દેખાય છે આ મહી બેઠેલા તમારે શત્રુ ક્રોધમાન માં ગુનેગાર છે તે ખરાબ કર્યું અને આપડે હું ચંદુલાલથી માનવાથી માન્યાર સુધી જતા રહે છે શું તમારું નામ છે મનુભાઈ હું મનુભાઈ તો હજી ગયેલા છું તમે તમારે ઘરનું તમે પોતે કોણ નહીં ગયું છે વિતરાગોએ જગત નિર્દોષ થયું તે ભાઈ દોષ કરનારા આપણે કોણ ભગવાન કરતા વિતરાગોએ જગત નિર્દોષ બધા કર્મો ને આધીન છે તેથી અવલોક કર્મ આધીન છે એમ દોષ છે એનો કર્મ એને જેમ નતા આવે છે એમ નાખે આ પ્રકૃતિ જેમ નતા આવે છે ને તેમ નાખે એ કે હું નાચે એટલું અહંકાર કહે છે એટલું તો કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી આ દુનિયામાં કોઈ પણ માણસ સ્વતંત્ર રીતે કોઈ કર્મ કરતો નથી પરથી કર્મ કરવા પડે છે સ્વતંત્ર કર્મ કરે તો ગુનેગાર ગણાય ગુનેગાર સ્વતંત્ર કર્યું મેં તમને ધક્કો તમારો ધક્કાથી કરવા ગયો તમારું શું ગુનો પરથી કરે કર્મ એટલે પરવાસતાથી ભોગવવું પડે ભોગવવી પડે પરવા પાછું સ્વતંત્ર કોઈ કર્મ થાય ને કારણ કે જે કરનારો છે એમાં એ અક્રિય છે પોતે સ્વતંત્ર રીતે જે કનાર છે અને જો ને આત્મા એ વિષય હરખો ભોગ્યું નથી એ કશું આવું આવું ભાઈ જ ને એને અડે જ નહીં આ ત્યાં બધું ઓળખી લોક લોક સંજ્ઞાથી પાસે પડ્યા લોકો જેમાં સુખ માન્યું છે એટલે પાછા ભગવાન કે ત્યારે આ બધું સે છે ભગવાન કહે છે કશું જ નથી આ બધા પોતાના કર્મો ભોગવી રહે છે બીજું કઈ છે લોકો કર્મ ની કરતા થિયરી જોઈ છે પણ કર્મ થિયરી જોઈ નથી કરતા થિયરી એટલે પોતે કરતો દેખાય કરે છે કર્મ નો બોલ શું કર્મ જેનાથી સેના બંધાય કરતા ભાવ છે તેથી અમને કર્મ બંધાય નઈ મારી પાસે કર્મ બંધાય બધા કામ કરો છતાંય કર્મ શું કહ્યું હું રાજંતી છું ભાન છે ત્યાં સુધી કર્મ હું રાજંતી છું ભાવ છે આ પુસ્તક આ કયા પુસ્તક લખે છે આગળ લખીશું આપતું સૂત્ર તેમાંથી ઉતારો કરે આફત સૂત્ર આપડે તો આવડું આટલું જાડું પુસ્તક છે તાલીસો સૂત્ર છે આટલું જાડું ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ આપનું સૂત્રો છે બધો શબ્દ શબ્દ આજ કેટલા એક શબ્દ હા અમારે સૂત્ર આ જગત માં જે કઈ પણ કરવામાં આવે છે તે જગત ને પૂછતા ના कहीं करता नहीं। वो क्या रहे है, वो कई कर्म करें घर लोग बहुत करिया काम, सारू के बहुत खराब कर वादो नहीं તો એવું જો ભાન રેલ્યા બોલ બોલે બાગાત કર્યા કરતા બધા ડોલર કદર હું પાર કહીશ પણીયારે છતાં પેરા મજા આવું છે પણ ફૂલ પેરેડાઈઝ પેરે આટલું હે હું કઈ નથી બાંધ રહેવું છે કરે. મે <laughs> પછી શ્રીમદંદ્રાચી શ્રીમદ રાજ્રિમદ રાજ્ર વાંચલ એના એના પુસ્તકો પછી ખબર પડે કે આત્મા ખોલવા જેવી વસ્તુ છે કારણ કે જ્ઞાની પુરુષ કહેવાય એ જ્ઞાની પુરુષ કહેવાય ક્રમિક માર્ગ ના જ્ઞાની કહેવાય ક્રમિક ત્યાગ કરવો પડે અને ત્યાગ માને જ નહીં હોય ને તમે પણ શ્રીમદ્ધ કયા પ્રમાણે અમલ વધતો હોય તમે આખો પુસ્તક નો બધો અમલ તમને વધતો હોય એમના કયા પ્રમાણે જ હોય તમે પછી એ જો તમારે એટલું જોઈએ બીજા આપી દે કોઈ આપી દેતો નથી પછી શું કયું જમવાનું ભારતી આવ્યું કે બીજા ને આપી દેજો તે એકલા જ આપતા હતા કોઈ આપતું પાત્ર દે ના જ્ઞાની પુરુષ હતા પણ કમિક શું આનંદ છે બાર ચિંતા છે અને બહારે એ આનંદ શું કે બારે નો ભરી તો આજે વિજ્ઞાન છે દસ લાખ વચ્ચે કરોડ નીકળે છે એમાં તમારો નંબર લાગી છે બહુ મોટી પુણિ કે આ દુનિયામાં બે વસ્તુ બે વસ્તુ સાતવા જેવી પર છે તે ઇકોનોમી રાખવી જોઈએ શું કરવું એક સંસારનું લક્ષ્મી પૂરતી વાપરવી એની પરિક શું સારી રે એ વસ્તુ એ વસ્તુ ઇકોલો જોઈએ ખોટા ખર્ચમાં જઈએ ગટરમાં ગયું કહેવાય શું કહેવાય વેસ્ટ ઘટમાં દૂધર નાખી દે દૂધ હાથમાં હોય નાખી દે ના હોય તો ના નાખાય એવું કંટ્રોલ એટલે લક્ષ્મી ઉપર ંગે નહી કેવું ખરાકડાઈ જાય એ હસબન્ડ વાઇફ નો પ્રોબ્લેમ આ તારે બોલ કેડીતા આમાં તારો જે પુસ્તક તો હિન્દુસ્તાનના વકીલો હે જજો એ માંગ્યું કે અમાર બેરીનો ઝઘડો થાય ત્યારે દૈરીને બાંધે મટાડવાનું છે સમજ પડી ને તો રીશન બારે કે પહેલું જોઈએ સેન્ફુલ જો છે અલાઈન કરો ચાલે જો ને આમ નામ આપડે બોલ એવા બોલ બોલે પેલું ઉકે એટલે એનું સુપ થાય પછી જમકીને જીવતા આવડી હા કઈ જાતના માણસો છો જાનવરો છે જીવતા આવડી નઈ દાડો જો કમ્પી બેસાડઈ આપડા હિન્દુસ્તાન રાજેશ ના થાય ગમે તેવું બોલીએ અમે ગમે તેવું બોલીએ ને તો દુઃખ ના થાય કારણ કે અમને રાજદેશ ને તમારા હિત ના માટે મારું મારું હિત કરીને તમારા હિત ના માટે મારું જીવન છે બધું નથી ગમે તેવું કાળ છે પછી મને પૂછ્યું દાદાજી હું ડકો છું ડફો ડફો અને પછી એના પછી નીકળી જાય બઉ રોગ ના રોગ જ થઈ ગયા મનમાં વિચાર થયો ખોટું છે બધું સીલવાનું થઈ જાય જોડી ઉપર ને આપણ માટે નઈ નહીં ફોરેન માટે કોરેન કર તમને કેમ લાગે ભૂલ થાય એવું લાગે ભૂલો થાય છે આવું જોયું ને ક્યાં સુધી જીવલેસ લાઈફ અબજો રૂપિયા હશે શું કરવાના પૈસા ને વાપરતા વાપરવા કેસ લાખ એમાં શું ફાયદો કર્યો આવતો ભાઈ આપણને આપણને થાક થાય એવો પૈસા વાત આપીએ કે જેથી કરી મનુષ્ય બીજા મનુષ્યને સુખી કરીએ બીજા મનુષ્યને કઈ કઈ પણ હેલ્પ થયું કરીએ સજો ને લોકોને લોકોને સુખ આપવું એ સુખ આપણે ત્યાં આપવાનું છે સમજ આપે હાથ કરો સજ ને પોતાને સુખ ભગવું એ ઘટનામાં જવાનું છે ના મજ બધું પછી આવતો બહુ ખલાસ થઈ જાય પછી પૈસો આવતો પછી અમે અહિયાં અમેરિકા માં હોય તો હજુ લાભ કઈ કઈ ઉઠાવી દેજો ગાડા ગાડા થઈને પણ આ લાભ ઉઠાવી લો છે વખત એવું લાગે બધા કર્યું હું પછી કાલ નો શું પંચાયું કહીએ કેટલા માટે કે હવાર માં નીકળે તો હવાર માં પાણી નથી દર્શન કરી ચાલે જે પૂર મોક્ષર થઈ જાય શું કહ્યું અમારે અધિકારી ના થાય તમારે તો એમ કહી જાય દાદા અમને પછી આવડતું નથી તમે જે કરી આવ્યો બાકી અમાર તમારે શું થયા કહ્યું ના માણસ શું કરે એને કયું ચાર અપાસ કરવાનું કરે પાણી અમારું બધું કરવાનું ચોખી આતો મોક તારો ને મોક કરવાનો અમારે ચાલો રસન નથી ને શું કે શહેર ને ભલે આવું ના બોલાય શકે બીજી તો બાળક આવે ચાલીસ હજાર કરવા પડે ને હા ભાઈ તમે શીખવાડું તમારે મનસુ કેવું છે દાદા જોવા મન અમે કરી શકતા હોત તમારી પણ આવત કેવું એમને મોટો માણસ પેલો એમ કેવાય કે પોતે કરી નાના છોકરા ને એમ કે તું કાવડ ખીચડી ખાય અને પછી ખાધે એ કેવા ત્યાં ખવડાવવું પડે શું કે દાદાજી તમે કઈ કરી પછી પછી મહાત્મા ગયા તમે માથે પડીને મોક્ષ આપજો કે તમે માથે પડી શકે મારો શબ્દ શબ્દ આજ્ઞા પાડે તો બાકી નઈ તો આજ્ઞા શું કે પોતાનું બગડ્યું બીજું કશું આમાં બીજો કોઈ લો નો લો અમે કઈ આટલી અમારી આજ્ઞા છે છ વાર બધામાં હિન્દુસ્તાનમાં આજ્ઞા નિરંત ચોઈસે કલાક અને આજ્ઞાત કે અમે તો બધા ભેગા થયા હિન્દુસ્તાન બધા ભેગા કર્યા ને તો હું કઉડ પર બધા એક જ વાકે મોટો નાનો ગમે દેખાય છે શું કરે પોલીસ ઉઠાવી ઉઠાય એને લઈ જાય જવા લઈ જાય તો જાય ગેસમાં હતા એમાં બધી રીતે હાથમાં તો મારે વાત તો સમજવી પડશે આવું કઈ જગત નથી આ એવું તો મારું એવું જગત નથી तो क्यों दारू, एक दारू ना पीछे टिकेटिंग करे भाई मां मरी गया एक चार वनो एक दर्ड वो तेनाली मरी गया ब्राह्मण छोकरा एक ने लई गयूत गांव वाले क्या आचार कोई लई जाओ क्या थे એક રસપૂત કે મારે છોકરો દોઢ વર્ષ નું હરિજન કે આપે નહીં થાય મરી જ આપો કેવું હરિજન તો એક ઉછર્યો દોડ વર્ષ નો અને ચાર સો ઉછર્યો વીસો ના થયા ને બે જન્મ્યો જન્્યો નહી દાર દૂવા મળે અને બે માં બે થાય પછી ભગવાન ગયા મારા જ્યાં એક નાની પાસે ચેલા આવે સાહેબ અમાર મુક્ષ બોક્સ ને તમારે બધા એક દારૂ ના પીવાનો અહંકાર કરે તો ના ચાલે પુસ્તક વાંચ્યા પછી તો લાખો અવતાર એ પુસ્તક નું પછી પરિણામ પામશે બી તો એ હેલી આટલી બધી આટલું બધી ક્યારે આવે ને કોઈ કહેવાય ને કહેવા દે બે હજાર કોઈ કર્યો કોઈ પણ પ્રકાર નો ત્યાગ ના કર્યો એમને પોતે લખ્યું પોતે જ લખ્યું કે જ્ઞાની પુરુષ કનું નામ કેવાય કે જયારે ત્યાગા ત્યાગ સંભવે શું કે ત્યાગે ત્યાગે શું કહે છે જેમ ઉદય માં આવે તેમ વર્તે એમનું જ્ઞાની પૂછશે તેથી શ્રીમદાસલે કહ્યું કે આવા જ નાની પાક એક નાની બધું અર્પણ કરી દેજો પછી જો મુખ ના પડે મારી પાસે દેજે એમ ગેરંટી આપીને શું કર્યું આપી છે તો માર્જો છે વાણી છે અંત્રુપ્તા બીજા કયા ના એટલા ગુણ હોય જ્ઞાનીકુણ ને વળની હા એ બી કેવાય એટલે પછી અહિયાં આ મોક્ષ મળી જવા ને એટલે પછી જ્ઞાન થવું થવું જામી થવું જ ના પડે દાડો કરે નઈ લાખ અવતારે એ તો સંસારમાં શાંતિ આપે જ્ઞાની પૃષ્ણ વાણી છે એ શું કે છે શું કેતા કે અમારી હાજી હોય તો મોક્ષ થાય બાકી અમારી ઘેર જીવ કશું હોય લાખ હજાર વાંચું તો શાંતિ રહેશે અમે કહીએ છીએ આ મૂર્તિ આ ભગવાન જે જીવતા રહેવા લાવા લાખ તો લોકો નું કલ્યાણ થઈ જાય શું ક્યારે નામ કાઢવા હોય ત્યારે જાય હજુ આપેલા હોય અમને ધોઈલા હોય તને આવું સુંદર થયેલું હોય તેને આખી જિંદગી ફળ મળે પણ અમને ધોયેલા જ ના હોય ફોટા જોવે એનું ફળ ના મળે તો સમજ તમને આ પરિચય થયો તમને ફળ મળ્યા શું ધંધો જોયું <laughs> <laughs> <laughs> દસ સાલ મને બોલાવ્યા છે દસ સાલ એ કરાર કરે મારી જોડે અને મારા અમેરિકામાં બધા જે ગુજરાતી છે બધા લાભ મળી જાય તેવી વાત નથી આમ તો બંને આ કાપી ઘણા ગોટા બે ચાર પાંચ જન છે અને આવું ફરતા હોય પૂરેપૂરા નઈ પૂરેપૂરા એટલે આપણે ગાડી ચલાવ્યું કે બનવા કે આપડા બનવાનું છે બનવાનું છે એનું શું ફરવાનું છે કે છે એવું કે છે ને પ્રત્યક્ષ મળી જવા છીએ મારા એવું કાયદો નથી થવાનું છે થવાનું બોલવું ગુનો છે મૂર્ખા લોકો વાત છે પોલીસ લોકો અહીંથી ગાડી વાંખે હું શું કઉાડી વાંખે ચલાવો અને સારસતા પૂર્વક ચલાવો અને પછી અથડાય તે બનનાર કેવાય શું કહ્યું બેફામ બેઠા છે તે બનનાર કેવું કેવાય તો સમજ્યા આ હું બધું એવું જ્ઞાન આપી આવું ના ચાલે આ પોલોમ ફોલ ને તો વડવા જી દુનિયા ઊંધું હોય તમે વતન જે કહ્યું દાદાજી અમે પછી શું કરીએ કે પૈસા વધી જાય એટલે મારે નઈ તો જ્ઞાની પુષ્ ને તમારે જોવાનું હોય ને આમાં તો અમારે ઘરમાં જોતા નથી અમે જોવાનું છે ભાઈ પણ વધી જાય તમે કહો છો કે તમારે તમારે જોવું પડશે એટલે જુઓ તમે કેતા હોય તો બંધ કઈ દેજો આટલું કામ કરવું પડશે કારણ કે પૈસા આપડે લોકો લખાવડા કરાવી લખાવડા પચીસ હજાર રૂપિયા છે અને ત્રીસ હજાર રૂપિયા લોકો ચઢાવી પડાય પૈસા પડાય એ આપડું કામ નહી આપડે રાજીક ઘી જે અનુકૂળ આવે એ ગઈ પણ જે બહાર જતી હોય તે બહારું બનતી અહિંસક માં કે મારો કોઈને દુઃખ ના થાય એવો તોર ને પણ દુઃખ ના થાય તોર નથી જોર નથી હિસાબ છે યા અને માલિક પોતે શું કે છે બંને હા તારા ધણી ને થાય કે છે આમ થાય તેમ થાય એવું બોલતો તું જ ધણી આવી ગાજી ગયો આવું હોય બોલે એવું તમે બોલે હડું દે એને આભાઈ જો મારે બસો ડોલર લઈ ગયો મોરુ બગડિયા એવો જ પડે કાયમ રે ને બે મિનિટ પર ફોટો લીધો હોય ફોટો ગયો